સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આજ તો પુરુષોત્તમ અક્ષર ને અક્ષરના મુક્તિ સહિત પધાર્યા છે તે ભેડા અનંતધામના ભગવાન તેમના મુક્તિ સહિત આવ્યા છે તે સા સારું તો પોતપોતાની ખોટ કાઢવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવા અહીં આવ્યા છે નહીં તો આવો ભીડો વેઠાય કેમ તે મહારાજે કહ્યું હતું જે અવતારમાં તો ત્રણ ત્રણ ભીડામાં આવ્યા છે ને આજ તો બધાયને બીડામાં લેવા છે એમ કઈને વળી બોલ્યા જે બીજાના જન્મ છે તે તો પોતપોતાની ખોટ મૂકવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવા સારું છે ને એકાંતિકના જન્મ છે તે તો અનંતજીવોને ભ્રમરૂપ કરવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજાવવા તે સારું આ પૃથ્વીની વિશે પધારે છે ને આ વાતું છે તે તો ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ને સ્વરૂપાનંદ સ્વામી તેના અંગની છે તે આ સાધારણ જીવમાં નાખી દીદી છે તે પચ પડતી નથી ને ઉલટી થઈ જાય છે જેમ સ્વજન્મનો શુદ્ધ બ્રાહ્મણ હોય તેના પેટમાં સોમવલી ઔષધિ રહે છે ને ઓ ન હોય તેના પેટમાં રહેતી નથી તેમ અક્ષરધામનો મુક્ત હોય તેને આ વાત પચ પડે છે ને બીજાને તો ઉલટી થઈ જાય છે પણ પચ પડતી નથી સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ભગવાનમાં જોડાવું કા સાધુમાં જોડાવું ત્યારે પૂછું જે ભગવાનમાં જોડાણો હોય તે કેમ જણાય ને સાધુમાં જોડાણો હોય તે કેમ જણાય પછી સ્વામી બોલ્યા જે ભગવાનમાં જોડાણો હોય તેને ભગવાનના ચિહ્ન ચરિત્ર ને સ્વાભાવિક ચેષ્ટા તે હો રાત્રિ કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં ને સાધુમાં જોડાણો હોય તેનાથી દર્શન સેવા ને વાતો તે અહોરાત્રિ કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં ત્યારે જાણીએ જે સાધુમાં જોડાણો છે વળી એમ વાત કરી જેટલો સાધુમાં જીવ બંધાણો છે તેટલો સત્સંગ છે ને જેટલો જીવબંધાણો નથી તેટલો કુસંગ છે ત્યારે પૂછ્યું જે આવી રીતે સાધુમાં જીવબંધાણો હોય તો પણ તે સત્સંગમાંથી નીકળી કેમ જાય છે પછી સ્વામી બોલ્યા જે એવી રીતે સાધુમાં જીવ બંધાણો નથી ને જો બંધાણો હોય તો જાય નહીં જેમ આ લીમડો છે તે જે દિવસે અમે મંદિર કરતા હતા તે દિવસે બે વહેતનો હતો ને એક મનુષ્ય ઉપાડે એટલું જ બળ હતું ને આજ તો બધા ગામના મનુષ્ય ભેગા થાય તો પણ ઉપડે નહીં તેમ ઘણા દિવસ રહીને સત્સંગમાં જીવ બાંધ્યો હોય તો પંચવિષય કે કામાદિક દોષનો પાળ્યો સત્સંગમાંથી પડે નહીં એમ કઈને બોલ્યા પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિધુ સયવ સાધુ શુકૃતો મોક્ષદ્વારમ અપાવ્રતમ એમ જે રહેવાય છે તેને મોક્ષનું દ્વાર ઉગાડું છે ને એમ ન રહેવાય તો મોક્ષ દ્વારે દીધા છે કમાળ કળી જળી બારણે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી ગોપાલનંદ સ્વામીએ સર્વે સાધુને કહ્યું જે કેવી રીતે ધ્યાન ને માનસી કરો છો ત્યારે સર્વે કહ્યું છે જ્યાં મહારાજ બેસતા તે ઠેકાણે ધ્યાન કરીએ છીએ ને જ્યાં બેસીને જમતા તે ઠેકાણે માનસી પૂજામાં જમાડીએ છીએ ત્યારે સ્વામીએ કહ્યું જે કોઈ એવું ધ્યાન શીખ્યા છો જે ત્રણ દેહને જીતીને ધ્યાન કરવું ત્યારે સર્વેએ કહ્યું જે કેવી રીતે ત્રણ દેહ જીતવા એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે ધ્યાન કરવા બેસીએ ત્યારે જીવજંતુ કરડે તો પણ સ્થૂળ દેહને હલવા દેવું નહીં એટલે સ્થૂળ દેહ જીતાણું જાણવું ને ગાઢ સંકલ્પ બંધ કરીને જે ધ્યાન કરવું એટલે સૂક્ષ્મદેહ જીતાણું જાણવું ને નિદ્રા ને આળસ આવવા ન દેવી એટલે કારણ દેહ જીતાણું જાણવું એવી રીતે ત્રણ દેહને જીતીને ધ્યાન કરવું ત્યારે સિદ્ધાનંદ સ્વામી કહે છે કારણ શરી તો કાળા પર્વત જેવું કઠણ છે તે બહુ દાખળો કરીએ ત્યારે જીતાય તે જેમ કૂવામાંથી છીપરને કાપવી હોય તેને ટાંકણું હથોડો લઈને ખોદીએ ત્યારે સાંજે ટોપલી ગાળ નીકળે એવું કઠણ છે ત્યારે સ્વામી બોલ્યા જે અમે સુરંગો દઈએ છીએ ને બસે બસે ગાળા પાણાં નિસરે છે તે શું તો વાતરૂપી સાંગળીએ કરીને દાર દઈએ છીએ ને ભગવાનના નિશ્ચયરૂપી દારૂ ભરીએ છીએ ને ભગવાનને ભગવાનના સાધુનો મહિમા તે રૂપી અગ્નિ મૂકીએ છીએ તેણે કરીને કારણ શરીરૂપ અજ્ઞાન તે જે કાળો પર્વત તેને તોડીને ભ્રમરૂપ કરીને અક્ષરધામમાં મહારાજની સેવામાં રાખીએ છીએ તે કાંઈ કઠણ નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સતયુગમાં મનુષ્યને લાખ વર્ષની આવરદા ને હજાર વર્ષનો ખાટલો ને સો વર્ષ સુધી ડચકાં ખાય ત્યારે જીવ જાય ને આજ તો ત્રીજે ડચકે અક્ષરધામાં જવાય છે એવું સુગમ કરી નાખ્યું છે પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સ્ત્રી દ્રવ્ય દીકરા દીકરી મેળી હવેલી રાજ્ય સમૃદ્ધિ ને રાજ્યલક્ષ્મીને વિશે સુખ મનાય છે જેમ છોકરા ધૂળની ગોલક્યું કરે છે ને ઠીકરાની ગાયો કરે છે ને ચૈયાના ને કાચલિયુંના ઘોડા કરે છે ને સુખ માને છે તેમ એ પણ સુખ માને છે પણ જ્યારે જ્ઞાન થાય ત્યારે સર્વે ખોટું થઈ જાય જેમ બાલદેશમાં બ્રાહ્મણ ચાલ્યો જતો હતો તેને સામો રબારી મળ્યો તેણે પૂછ્યું જે મહારાજ રાજી કેમ થયા છો ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો જે રાજી ન થઈએ દસ ગાઉ ચાલે આવ્યા છીએ ને જળ પાસે આવ્યા છે તે નાસું ધોશું ને ટીમણ કરશું ત્યારે તે રવારી બોલ્યો જે હૈયું ફોડમાં જોડા ચાલ્યો આવું છું ને પાણી તો ઝાંઝવાના બળે છે ત્યારે તે બ્રાહ્મણના મનસુબા સર્વે ખોટા થઈ ગયા તેમ જ્યારે જ્ઞાન થાય ત્યારે સર્વે ખોટું થઈ જાય અને જે મૃગલા જેવા જીવ છે તે તો વિષયને સાચા માનીને દોડ્યા કરે છે જેમ ઝાંઝવાના જળને દેખીને મૃગલા દોડે છે તેમ અને મનુષ્ય છે તે દેખે છે પણ ખોટા જાણે છે અને સૂર્યના રથમાં બેઠા છે તેની દૃષ્ટિમાં તો ઝાંજવાનાં પાણી નથી તેમ જે જ્ઞાની છે તેની દૃષ્ટિમાં તો પ્રકૃતિનું કાર્ય કાંઈ આવતું નથી સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે સત્સંગ ક્યારે થાય તો જ્યારે બદ્રિકાશ્રમ જેવું ને શ્વેતદીપ જેવું સ્થાનક હોય ને મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી ને સ્વરૂપાનંદ સ્વામી એવા મોટાનો નિરંતર સંઘ હોય ને બ્રહ્માના કલ્પ પર્યંત આયુષ્ય હોય ત્યાં સુધી જ્ઞાનગોષ્ઠી કરીએ ત્યારે સત્સંગ થાય છે પણ તે વિના સત્સંગ થાય નહીં એમ કહીને વળી બોલ્યા ક્યાં ગુરુ કર્યા છે ને ગુરુ કર્યા હોય તો તેના ગુણ આવા જોઈએ ને સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનંદનઃ પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ હત એમ કોઈએ કર્યું છે જેમ ભગવાને ગીતાની ગાય કરી ને અર્જુનને વાછડો કરીને દૂધ પાયું એમ કોઈને ધાવ્યા છો અને જેને સામા ધવરાવ્યા હોય તે તો ગુળિયું વાળે નહીં ને લોભ કામ રસાસવાદ સ્નેહ ને માન એમાં જે ગુળિયું વાળે છે ત્યાં સુધી ગુરુ કર્યા નથી અને ગુરુ કર્યા હોય તે તો ગુળિયું વાળે જ નહીં